પૂરે છે ને પેલી પૂરવાની હોય તો કોર્ટમાં તો એમને કોઈ માણસ એવો દીખો ગેરભાવના ઉત્પન્ન થાય એવો દેખાય એટલે તમારી ચાકરી કેવી પડે કરો આપશું બંધ થયા આપડે સમજી લેવાનું તમે હજુ ને અને જ્ઞાની આ બધાથી મુક્ત ભાઈ જ્ઞાની થયું કે રાખજે છે નહીં થાય તો એ રાખીશ નઈશું પણ દાદાજી પછી ક્યાં ખબર જ રહ્યો સુકન અપ સુકન અમે બધા જીવો ભગવાન સ્વરૂપે જોઈએ પછી સુકન અપ પ્રશ્ન જ ક્યાં રહ્યો નથી આપડે રાખે કોઈ ભય રાખે ફાઇલ છે ને ફાઇલ છે દુનિયા ને આત્મા ને ફાઇલ બે આ પાદ આજના મત બહુ બહુ બહુ છે બહુ ઊંચે છે ત્યાં તમે આજના ઉડી આજના છે બહુ લે તો વિધિ કરી લો આત્મા વાળો ને કે હા બે રીતે કેવાનો મને કહી દો આપણી સાથે કાન બોલે ત્યાં આત્મા બોલે છે આત્મા બોલે છે એક મિનિટ આવો છે આ ડોક્ટર અમેરિકા જરાય બોલવાની જળ નો ગુણ છે ફૂટબોલ નો ગુણ છે જે ગુણ જેમાં નથી તેમાં આરોપણ કરીએ શું થાય આત્મા પ્રાપ્ત ના સાહેબ શું કહે એટલે કોણ બોલે છે ઓરિજિનલ નાતા હું શું કરું છું આ ટેપ રેકડ શું બોલી રહી છે ત્યારે મારી પાસે નો રહ્યા કરે આ ફોન આવે છે એટલે વ્યવહાર આવો છે તમે બોલો પણ તમારો અંકાર એટલે હું બોલ્યો બોલો અંકાર હોય મારી વાણી અને ત્યારે ખોટું બોલો ખરાબ બોલો ને હું શું કરું બોલી જરા કૂતરું સાયન્ટિસ્ટ કહી દઉં મારી શોધખોળ છે શોધખોળ છે અને માણસ નકમ આરોપ કર્યો કે આત્માની આવા આત્મા ની વાત તેથી આત્મા પામી શકતા નથી આત્મા પામ્યા આવી ઘણી વાર માં જૈન છે ચાર વર્ષથી જયા કરતા ઘાત માં તમે કલાક માં ક્યા તમારે કાગો થાય નઈ મમતા હું ઘસી ઘરે જા તીર્કડું જ્ઞાન તીર્થકંડ નું જ્ઞાન ક્યાં હતું કઈ બસ ચાલી રહ્યા છે સાસરો એવો નથી એટલે જે કઈ વાત કરીને થોડી ઘણી સમજ માં આવે થોડી ઘણી ખાતરી થાય તમારા આત્મા કબૂલ કરે તો માનજો અહિયાં કરો હું કઉ છું ને તમારા આત્મા કબૂલ કરે તો મારફત સાંભળેલું એટલે આપના દર્શન માટે આવ્યા હા પણ આ દાદા ભગવાન દેખાય છે નહીં દાદા ભગવાન આવ્યા ના ભાઈ ને દાદા ભગવાન સાત દાદા ભગવાન છપ્પન ડિગ્રી થી ભરી દઉં ને એટલે દાદા ભગવાન આ નોય કહી દઉં છું બધાને કે આ દાદા ભગવાન આ તો નાની પુરુષ છે તે પૂછવું એ તમારે આખા વર્લ્લી ઓબ્ઝર્વેટરી છે જે પૂછવું એ પણ પ્રગટ છે તે અમૃત જ છે ને અમૃત જ હોય ને આપના ભક્તોને આપના ભક્તો ને એ બતાવી શકો છો બતાવીશું કે નહી મોક્ષ માં જ રહેશે સંસારમાં રહેવા છતાં મોક્ષ માં રહેશે હજુ સુધી મેચો હજુ સુધી હું એ અનુભૂતિ કક્ષાએ પહોંચ્યો નથી આવો આવો એ અનુભૂત તમે કેવી પડશે માણસું ગજું છું દાદુ આચાર્યુ ગજું નહીં ને એ ગજું જ નહીં અમારે એક અંશ પામ્યા નથી એક અંશ જે વિચાર કર્યું છે ને એમાં એક અંશ પામ્યા નથી થોડી મહેનત થતા અત્યારે હા ખાલી અહીંથી અને આ કૂવો ભરવો અને પાછો આવતા આવતા એ કુવો ખોદવો પછી આ ભરવો એમ કઈ એક એક જ કુવો રહેશે ફરવાનો सर्वे जुवे सर्वे सी जुआ अर्धन जाना मन महंकार दे जाए मन महंकार કોઈને નમી શકાતું જ નથી તો એ અહંકાર કેવી રીતે જાય એ તો એ તો આ અહંકાર પણ એ કેવી રીતે નીકળે તમારે એમને એમ કરવો હોય તો એ કેવી રીતે નીકળે અને ગણિત રીત ના થાય આ તો આમ જ રીત છે ગણિત રીત તો અમાન એ ગણિત पचास हजार्लास પચીસ હજાર પણ બહુ ઇન્ટેલિજન્ટ ક્લાસ માંથી આવે છે શું કરે સંસારમાં વકીલત કરતો બોક્સ વધતો વકીલતુ અને મે ચિંતા એક થાય મારી પર બે લાખ રૂપિયા દવા મળજો એવી ગેરંટી સાથે એને અક્રમ વિજ્ઞાન કેમ નામ આપ્યું આપે અક્રમ નામ કેમ એને અક્રમ વિજ્ઞાન કેમ આપે નામ આપ્યું ધોરીમાર્ગ છે કેવો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ શોધો અને આ ધોરીમાર્ગ નથી ખરાબ સ્થિતિમાંથી અને હજુ બે ત્રેક હજાર સુધી રહેવું છે ત્યાં સુધી ડાયવર્જન છે પછી નહી ભયા ડાયવર્જન રે ને આજે રસ્તો ખરાબ થઈ ગયો છે કારણ કેમિક માર્ગ બંધ થઈ ગયો છે તેના માટે જવાબદાર સાધુ સંતો સાધુ સંતો સાધુ સંતો બંધ થઈ ગયો છે એમને હું બંધ થઈ ગયો છે એ લોકો એમને સમજ પાડ્યું છે કેવી રીતે અમારા દાદાજી બંધ થયું કે સમજ પાડું તમે ગમે ક્રિયાઓ કરો ભગવાન લેવા દેવા નથી શું કહ્યું ચાલે છે કે મનમાં હોય એવું વાણીમાં બોલે એવું વર્તન હોય ત્યાર પછી કબીક માર ચાલુ છે અને સાહીંગ તૂટી ગઈ મારે ઉડી ગયું મનમાં હોય तो जो संसार रहू तो मन मैं लाइए तो तब सक्सेसफुल नही सको अरे आम निकल અમે આક્રમ શું કહે છે તાર જેવ બોલવું સુધરે એવું નથી આવે એના આક્રમ નીકળ્યો શું કહ્યું અને હું તો નિમિત્ત છું શું છું હું કઈ હવે કરતો નથી ભગવાન સિંહ શું કરું મારો ચા હું તો વચ્ચે છું કલાક માંગ સ્વીકાર કરે રશ્મીભાઈ દાવે જઈ નથી બધા બઉ બધા ધર્મી અહીંયા હોય કારણ કે આ વિતરાગ ધર્મ છે ને એટલે નિષ્પક્ષવાથી ધર્મ છે આ જૈન ધર્મ નથી આ જૈન ધર્મ નથી આ વિતરાગ ધર્મ છે વિતરાક ધર્મ તે આ ચોવીસ તીર્થંકો નિષ્પક્ષપાદી હતા કેવા તા નિષ્પક્ષપાતી હતા સમજવું અને આ તો જૈન ધર્મ એ તો પક્ષપાત થયું કે આ અમારું આ તમારું જવા ભેદ પડે છે બધા પક્ષપાત કેવાય સમજવું ને ખુલ્લો અક્રમ માર્ગેલી કારણ કે અમે વેદની ઉપર હોય ચાર વેદ ચાર વેદ જયારે ભણી રે ત્યારે વેદ શું બોલે શું કે ચાર વેદ કે અહમ બ્રમી આપણ બોલાય નઈ શું બોલાવવાનું એને એમ બોલ્યા દાડો કરે ને પણ આત્મા આત્મ જ્ઞાન સિવાય બઉ ગુનો છે શું છે એટલે અમે આત્મા એમને વધારી દ્રષ્ટિ કરી નાખીએ આ જે ભૌતિક દ્રષ્ટિ છે એને ઉડાવી દઈએ અને આત્મદ્રષ્ટિ કરી નાખીએ શું तो पे जमा ऋषि मुनिओ हजारों तपस्या जमा हजारों अत्यारे हा तो ये बफारो अत्यारे बफारे दूध दूध में पानी नी के मखान के બફાર હો ત્યારે માણસ વિચારશક્તિ ધરાવતો થાય વિચારશક્તિ હતી કે અમુક માણસો ને તીર્થંકરોના જે શિષ્યો હતા ને એ ફક્ત એટલા જ વિચારશક્તિ બાવીસ તીર્થંકર ના દેવ ભગવાન ના અજીતનાથ થી મળીને સર તેનું પ્રતિબુલ કરે વન ધી મોમેન્ટ તમે દોષ કર્યો ત્યારે પ્રતિબંધ કરો આપડે બહાર મીઠાબી ડોકળે ડોડે તેથી દોષ દોષ વધતા જ ત્યારે પ્રતિક્રમણા એટલે શું દોષ માટેનારી વધતું આ બધા નિરતર કરનારા નિરંતર દોષ થતા ને સાથે માણસ ટુકડા બુકડા માણસ તમને ગભો થાય વાત એ થોડો કંટાળો વાત પૂછ્યો પૂછાય દરેક વાત પી થાય તમે ગમે મુસ્લિમ ની વાત ગમે ચાર વીતના ઉપરી કે આનંદ થાય હું પડશે ખાલી હવાફળ આનંદ થઈ જાય કારણ કે એની કોઈ તારે વાત ની કીધ નહી કોઈ કયું કયો નથી કે આત્મારી વાત હું પડી હોય का थे थे तो आत्मा जो थे। को, को थे। थे। थे। आत्मा से एक बदमा कि लगते लग अदंत शक्ति हे કોઈક તો એવી આનંદ પણ શક્તિ હશે ઉપરી આપણે રાખવો જ પડે અને મુખ હોય ને એવો વિરોધ ને મુખ નો હશે કોઈ ઉપરી અંદર કોઈ ઉપરી અંદર શોખ હોય તેને ઉપરી શક્તિ તો હોવી જોઈએ નિયમ પ્રમાણે સંચાલન કરે છે શક્તિ હોય પણ શક્તિ ધળ કે અમારે ક્રાઇસ કે છે આ બધા માણસો માનીયે છે નથી કે આવો આ બધા ઘડા ઘડવા બે નદીઓ ખોદી ને બનાવે એવું ભાર નથી કે ભગવાન નથી મને ગયા ભગવાન દેખાય નઈ મારે ભગવાન તો છે લોસ પ્રોફિટ હોય કહ્યું ક્રિએટર ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેટર વિઝીબલ ઓર ઇનવિઝિબલ તમારી બધી ઇનવિઝિબલ એટલા બધા ક્રિએટર છે વાંચથી ના દેખાય દુર્બી દેખાય અને જે માત્ર ચકાસ સાથે એ ચેત ભગવાન નું કોઈ કાર્ય હોય તો જે માત્ર ને ચકાસ અથવા અંદર આવીને શકશે તારે જે ઉપયોગ કરવો સારી જવાબદારી પર પ્રોજેક્ટ સારું અને જવાબદારી સારી પોતાના પ્રોજેક્ટ કરીએ તો આજે તું ચોર છે તો વાવ શું કે છે આપડે ના ગમે નીકળી કે ચોર કે છે એટલે આપડે એને ઋતુ રાજા છે દુખ ઓછું થઈ જાય તો યાદ કરું છું બાકી હું હાથ ગાયું સવારે ક્રિયા તમારે બોલ્યો તો ઈશ્વર પર જ ચડીએ ને छता अपने आरोप तो ईश्वर आ दोष ना कई दुख पड़े तो अपने ईश्वर आरोप करोक छोरा थे तो बे बाढ़ प्या क्या दीको छोको चेहरे आरोप भगवान कम भाई नहीं दो दो दो। दो। જયારે મરી જાય ને ત્યા ભગવાન બાજુ આવી જંગલી બધા જોઈ રહી પોતાની જાતના આર્ય કેવડે જંગલી આર્ય કહેવાય આપડે કેવી નથી જંગલી ભલે આર્યતા બગડી છે અનારીપણું છે જંગલી નહીં કે પણ આર્યતા નું અનારીપણું તો થયું છે ભગવાન ઉપર ભગવાન નું જોઈને કઉ છું પુસ્તક ની વાત નહીં જોઈને કઉ છું કેવલ જ્ઞાન ની વાત મારે કેવલ જ્ઞાન કેવું છે કેવલદાન છે પણ ચલાવે છે તમારે જોવું હોય તો સાયન્ટિફિક સરકમસ્ટળ એડન્સ ચલાવે છે તમે તપાસ કરજો તમે કહો મારે સંજોગો નથી હમ એમ કે સરકમ એવિડન્સ નું કોઈ મૂળ તો હોય ને પછી સરકમટેન્સન એવિડન્સ નું કોઈ મૂળ તો હોય ને તેનું कारणभूत तो बन हाँ रूटक्वाच दी वर्ल्ड पगल त्या रूटक्वाच ये, रूट ये तम्ना तम्ना तम्ना बहुत बताओक्वाच તમારે રૂટકો રૂટ કોર્ચ તો ખરું જ રૂટકો ગામ નો નગરસેઠ હોય આખા ગામ ને હેલ્પિંગ કરતા હોય કરતા આખા ગામના પોતે જાર લેતા હોય તો એનો વાંધો તો નઈ ધુખો જાણતા હોય લેશે નિયમ શું એક દડો ફેન્ડ આવ્યો વધારા દે પૈક પૈસા આયા પછી નાગાડ આ તે આવ્યા હતા गु खबर पड़े शुभ क्वाजर पड़े थोड़ा कदाचार लीध तो मूल सुधी तो पोचे नापा को, को शेट नो गुण शेट नो गुण से बीजी वस्तु ना गुण वस्तु नो સંજોગો ભેગા થવાથી આ જગત સંજોગી સભાનું છે કેવું છે આ વર્લ્ડ માં છ તત્વો વિલાસ કરી રહ્યા છે છ તત્વો અવિ તત્વ કોને કે અવિનાશી હોય તેને અવિનાશી હોય તેમજ ચેતન એક જ તત્વ છે બીજા પાંચ તત્વ છે વિરાશ કરી રહ્યા છે એનાથી ઉપાધિ થઈ આ ઉપાધિ જેમ દારૂથી પેલા મહારાજ ભગવાન એમને ઉપાધિ થઈ ને એનાથી આ ઉપાધિ થયું પૂરું થયું શું થયું અને બધું રૂટકો બતાય છે ખરો આજે आप अहिंसा अहिंसा करें मणसो मानसों वो हिंसा थे पशु ऐसी हिंसा ना तो बाधो नहीं मणस ना हिंसा कर हिंसा वर्तन मिंसा મારામારી મારામારી હોત તો બહાર અંદર ના દુઃખ ના હોતા આ તો અંદર નો દુઃખ અને બહાર કઈ જુખ છે બહાર વગર અંદર માણસ ના મધિ પર ટેન્શન બહુ રહે વાતાવરણ એવું થઈ ગયું છે કે તમારી ઈચ્છા હોય કે ના હોય તો કેરે વાતાવરણ એવું થઈ ગયું છે સંસારનું એ બધારે ટેન્શન ને બધું થ્યાજ કરે એને સારું કેમ કરું એને એને સારું કેમ કરું એ આપ સમજાવો બારનું બર્તન ફરવાનું નથી પણ અંદર નું બર્તન ફેરવો બાર નું બર્તન ફરવાનું નથી બાર નું બનવો બારના વર્તન ઇફેક્ટ ફરશે નહી શકે નહીં બે આખત કેમ હોય સાયન્ટિફિક સર્કલ છે એવિડન્સ છે કારણ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞાન તો આનું નિશાન ની કક્ષા એ પહોંચતા પેલા શું કરવું જોઈએ હું કોણ જાણું કેવી રીતે હું કોણ જાણી છે કે આપો કે અંદર ની શાંતિ બરાબર અત્યારે તમારું જ્ઞાન ના એ પચાવવાનું નથી એ તો એને નઈ પચે એ તો અમે જ પચાવ્યા હા અમને શું પછી અમે પછી હા શાસ્ત્રો માં એ વાત ખરી છે કે તૈયાર માલ ફાયદો ના આપે પણ કયો માલ આધ્યાત્મી નો માર્ગ આ તો પોતાના સ્વરૂપ ની જાગ્યા પછી રહી બાકી ખોટે પછી રહી છું નથી આપડી એવી છે ઈશ્વર ની ઈચ્છા હોય પ્રમાણે થાય એવું લઈએ એટલે ચાલો જવું અંજલી પણ જાય છે જય સચિન જા રા ભગવાન મામા નું ઘર આવી છે મે નદી નું પાણી દરેક ને અબ્લાઈજ કરતા એ ગામ માં દરેક ને હેલ્પ કરે પૈસા ની ઝઘડા નિકાલ કરે બીજું બધું કરે પોતાના ઘરના પૈસા ખર્ચીને અને લોકોને ઘેર જમાડીને એટલે લોકો કેટલા તરફ કેટલું માન ધર્યો હોય બધી રીતે લાયક છે સાથે જમતી વખતે આટલું એક શેદ લે છે બ્રાન્ડી અને દરરોજ નિયમથી એટલે લોકો ગામમાં પછી આવે તો પણ ખેત નો કશું ફેરફાર થાય ના થાય એટલે શું સ્થિતિ થાય હા એટલે પછી શું કેવા મારે પ્રેસિડેન્ટ શું કેવા શબ્દ છે આમ શું કાં છે આ ક્યા છે તપાસ કરતા ખબર પડી કે આવું કઈ કઈ થઈ છે ઉપાધિ હવે તો કે આરામ થઈ જશે એનો અમલ પૂરો થઈ રહે એટલે એનો જે પાવર હોય પાવર વપરા જાય એટલે બેસી જાય તો તે થતા નથી એવું આ વર્લ્ડ છે તો એ પરઉપ થયું છે આ વર્લ્ડ માં છ છ સનાતન વસ્તુ છે છ તત્વો છે તત્વ છે એટલે હવા પાણી વાયુ આ બધા એ કઈ તત્વ ના ગણા હવા પાણી વાયુ અને ધરતી એટલે જમીન માટી એ એક જ તત્વનું છે શું છે પેલા ચાર તત્વ એક જ તત્વ એવા પાંચ એવા છ તત્વનું બનેલું છે આજે આ જે ચાર તત્વ છે રૂપી તત્વ છે કેવા છે પાણી તેજ અને રૂપી તત્વું દેખાય છે રૂપી તત્વ નું પ્રદર્શન છે એકલા રૂપી તત્વનું તેમાં આત્માનું પરથી દખલ છે દખલ કેટલા જન્મો એની વાત જોવી પડે આવું થવા માટે કેટલા જન્મ પુરુષ મુક્ત પુરુષ મળે તો આપી દે તમે જે માગો આપે સહયોગો બેઠા ને અહીં અમે કઈ મુક્ત પોતે કે પોતે લઘુત્તમ ભાવે રે કેવું જગત ના ગુરુ ગુરુત્તમ ભાવે રે તો આ લઘુત્મ ભાવે રે કેવું નથી બીજો લઘુતમ એના બુદ્ધિ ના હોય શાંત બુદ્ધિ અમારો હોય શાંત બુદ્ધિ લાગે એવું બુદ્ધિ કે બુદ્ધિ તો ઘણી હોય પણ આ નમ્રતા નું આવરણ હોય એટલે બહાર ના લોકો સાયન્ટિસ્ટિ નથી તેના આધારે તમે બોલો છો કે છે તમે જ્ઞાન ના આધારે બોલી છું બુદ્ધિ મારા નથી બુદ્ધિ લિમિટેડ છે हमेशा इनल कर इमोशनल कर तो गाड़ी इमोशन मैं गाड़ी इमोशनल थे <laughs> નાની હિંસા નો દોષ લાગે છે કોઈ જગ્યા એમ કે છે કે જીવ જીવો નું વાત સાચી છે આ જે લોકો મિરજી ઈયા છે ને એ લોકોને ભમાવે છે કે નિર્જી વસ્તુ ખવાય નહિ રોલી દાખવી છે रजीव सी कोई खराय नही हे जीव तत्व जीव तत्व ना हो जीव ना नहीं खराय तत्वें जीव ने જીવ ને મારીને ખાવાનું છે નહી કે નિર્જીવ ખાવાનું છે જીવને મારીને તેવાય પણ આ ભાત છે તે એક છ કલાક બાર કલાક આઠક કલાક ખવાય પછી ઉડી થઈ જાય બધું શું અમુક હજ સુધી જાય એટલે આ ઘઉં ચોખા બધા છે બધા જીવો છે કારણ કે એમને પાણી થી બાંધીએ ની તો લાગણી ઉત્પન્ન થાય એટલે મૂળ નાખે મૂળ લાગણી ધરાવે છે એટલે અને કાંકરા બાંધીએ તો કાંકરા એટલે જેમાં જીર છે ખવાય એટલે ખોટું ભ્રમણ ભ્રમણા કરાવડે લોકો જીર ના હોય તો ખવાય જ નહી કાયદો મુખ્ય આવો વાત અમારી ગપા ક્યાં ચાલશે શું પણ ઉભો થાય શું નામ આપનું સેટ નામ શું જયંત જયંત્રી જયંતભાઈ હા જયંતભાઈ મારું બગાડ્યું આ પધલો જો સોલ્વ થાય કોઈ પણ પધલું સોલ્વ ના થાય ત્યાં સુધી ઊંઝામાં સફો કરે શું રે તમાર પધલ સોલ્વ બધા થઇ જાય છે ગેરંટી સહી થાય અને બે હારમાં મોક્ષ જો મારી આજ્ઞામાં રહ્યો તો બે હાર નું મોક્ષ એ નિરંતર આજ્ઞામાં મોક્ષ થઈ જશે એટલે બસ સારા કામ કર્યા પછી સારા રિએક્શન શું થાય ગણો છો સારા કામ કરવાથી ઇન્દ્રિયો ઇન્દ્રિયો નું સુખ મળે અને ઇન્દ્રિયો સુખ મળે એટલે એમાં વધારે લગ પણ ત્યાં કંટ્રોલ રાખે જો સારું કામ ના કરે તો દુઃખ થાય લાવવાના પૈસા ના હોય શાક લાવવાના પૈસા ના હોય મુશ્કેલી બી ને મહારાષ્ટ્ર પૂછાક કરી શકે ખરો ફોરિન ના ડાક્ટરો બધા દેખા કરી શું કહ્યું બધા મનમાં આક્રમણ થઈ ગયા કઈ જતું પૂછાય કે અમે ડાક્ટરો ને બીજાને બીજાને મદદ કરીએ અટક્યું હોય તો અમારી શક્તિ નહિ ત્યાર પછી આકરા ના થાવ તમારે અટકે ત્યારે અટક્યું ત્યારે તમને ખબર પડે કે આ શક્તિ મારી ન હોય આપે બીજી શક્તિ ડોક્ટર તો થોડી ચાબુક મારી શકે પાવર થોડો સપ્લાય કરે ઓરિજેનલ ના કરી શકે ડોક્ટર તો થોડી ચાબુક મારી શકે કે થોડો પાવર સપ્લાય કરી શકે ના પણ ફુરસાદ તમે કશો કરેલો અત્યાર સુધી ચોસઠી એમાં ફુરસાદ કર્યો કરેલો એ કોણ્યા ગણ્યા મજા કરી ભણ્યા ગણ્યા મજા કરી લોકો ના લોકો કર્મો થાય અને એમાં આ જન્મ માં થોડું થોડું તમે પાસ થતા હતા પ્રાર્થના બંને પુરુષાર્થ ને પ્રારંભ બંને પુરુષાર્થ ને પ્રારંભ કઈ દ્રશ્ય પુરુષાર્થ કઈ દ્રશ્ય પ્રાર્મ આ મહેનત કરીએ જોઈએ મૂકીએ આજે ના આવે તો આપડે વચ્ચે ક્યાં જતા નથી દુખાય છે બતાડી શકાય કે આ છે પુરસા છે કે સ્થુલ વસ્તુ ઓછી છે કે જેને બતાડી શકાય બતાવી શકાય ને એ પ્રાપ્ત અનુભવી શકાય બતાવું અનુભવી શકાય બતાવી ના શકાય એમ હા તમે અહીંયા આવ્યા તે